તેથી ભગવાને કહ્યું છે કે હે દુષ્મકાળના આચાર્યો હે દુષ્મકાળના સાધુઓ હે દુષ્મ કાળના જૈનો પાછરા રહેજો નહી તો નરક ગતિ તૈયાર છે થયા વગર જો ઉપદેશ આપશો થયા સિવાય સંકિત નો પ્રકાશ થયા સિવાય નામ હતું નરકેશો તમારું કામ આ સમજાવો બહુ મા પછી આવે એમને અધિકાર છે એમને અધિકાર આપેલો થાય તમને સમજમાં આવ્યું મને કહે તમારે શું કરવું જોઈએ સાંભળ્યા કરે थिती अंदर तैयार दरिया तैयार कसाय सही क्यों भगवान आख नहीं क्यू भगवान क्यूट कसाय हो क्रोध मान मैलो भले रहा પણ કોઈને દુઃખદાયી ના થાય તને એકલા ને દુઃખદાયી થાય એટલે દુઃખ ના થાય બરાબર એવા કસાય તે પ્રત્યાખ્યાની કસાય છે बाकी तू कसाइज प्रवना तो प्रत्याख्या कबूल कर आधार लेखो कर એ બધું બંધન છે મા સતીજી આવું બરાબર છે વેદાંત ધર્મ સમજવો પડશે ત્યાં આપણું કલ્યાણ થઈ ગયું આ જ્ઞાની પુરુષ તો પોતે જ મુક્ત સ્વરૂપે જ બેઠા છે આખી દુનિયા પોતે કે છે અમે મુક્ત જ છીએ અહંકાર કરતા નથી નિરંકારી કેવા લાયક છે તને કેવાની અમને કેવાની સુટ છે તમે દાદા ભગવાન જોયેલા કોઈ દાડો વાત પૂરણ જો પર માને માને ત્યાંથી વર્તે નહી માને ત્યાંથી આ પરિણી અને આ પરિણિત એવું ભાન વર્તે અને સબકી स्पष्ट पड़े चौथा गुण स्थानकूमेंडी क्या बात कर तो अपनी तो प्राप्त थाय करी ક્રિયા ગરબે ગો હું જૈન કહો ક્યુ કહીએ તમે પહેલો માટે હશે પડમ નાણંદ માટે જ આવ્યું હશે ને માટે આવ્યું હશે ને પઢમ નાણમ સૌદયા પેલું જ્ઞાન પેલું જ્ઞાન પછી હા એવું છે આખા સંસાર નો સાર કઈ દઉં વેદાંત કે છે શોભે એવી ભાષા છે રાગ દેશ ને અજ્ઞાન ગ્રંથ ભગવાન કે છે તકે શાસ્ત્રો માંથી નઈ તો એક જ્ઞાની પાસે જઈ અને સાહેબ હું કોણ છું એવું મને સમજાવો કે ખરેખર હું કોણ છું હું તો જયશ્રીલાલ છું કે બીજો કોઈ છું એ મને સમજાવો रागदेशन नगदेश बदी जाए कीक पड़े नहीं प्रथम ज्ञान करो क्या જાણો કહ્યું કોઈ પણ રસ્તે આત્મા અજાણો અને મોટા પુસ્તક ઉપર ચોખ્ખું લખ્યું કે જેને આત્મા જાણ્યો જાણ્યું ના જોયું હોય તો અનંત સુધી માથાભોર કેસે ને એમ પૂછે છે ભટક્યો પણ આત્મા નો એક અવું વાળ જેટલું મેં આત્મા નથી માટે આપ કોઈ કૃપા કરો અને મારી ઉપર આખું ગાડીયાલું બ્રસ્ત એ તો મોક્ષ નું છે અને પછી લોક પાછા ભૂ પાડે તો પણ વ્યવહાર નું શું થાય વ્યવહાર નું શું થાય બાકી રહ્યો જે બાકી વ્યવહાર ગણાય કેવું બરાબર અને વ્યવહાર નો પુરુષ પાછું આપે આજ્ઞા આપે કે આ પાંચ મારી આજ્ઞા પાડજે વ્યવહાર એ શુદ્ધ અને રેસ્ટ શુદ્ધ જોખમદારી અમારી અને અહીંથી મોક્ષ વર્તવો જોઈએ અહીંથી ના વર્તે તો સાચો મોક્ષ નથી અહી આગળ મને ભેગા થયા પછી મોક્ષ તમને ના વર્તે તો એ જ્ઞાની સાચા નથી ને મોક્ષ અને આરામ જ વર્તવો જોઈએ અહી જ આ કોટ ટોપી સાથે વર્તે એનું શું છે અત્યારે આપડે શાક શાક લેવા મોકલીએ દોઢસો બસો રૂપિયા નું અને લઈને ઉધાર આવે કઈ ઉધાર કરવો આ વખત આવો આવો કાળમાં ઉધારું ક્યાં કરવું આવે કે આખી રકમ ડુબાડે એવા કાળમાં ઉધારી ક્યાં કરવું કઈ તમારે રોકડો આપવો ચાલુ બે હું નહિ બેઠવું નથી મારો લડે એવા છે કે મુસલમાનો લડે એ લડે અહીં આગળ મારી પાર્ટી પર છે મુસલમાનો ધર્મ આપડે છોડી દીધી જો તેને જાય મારે ખાલી આવી જાય કઈ કારણ ગુનેગાર દૈનિકાસ્ત્ર કોને કોને કારણે છે ના પણ એમાંથી એક તો હાથું જ છે ને હાથું છે જરા ભૂલ વાળું છે આ બે માં કોને જરા ની સંપૂર્ણપણે ભૂલવાળું છે હા આપડે કેમ નિર્ણય કરી શકીએ હા ભગવાન શું કહ્યું આપડે જોઈએ વારણ ભગવાન કલ્યાણ કાઢી નાખશે હોય અને પેલા મહારાજ કે ભગવાન મોટો દંડ વાર ને આપે છે આ ઈતરાગ લોકો છે કેવા છે જરાય ન્યાય માં ચેત રહેવા નથી દંડ એને વધારે તમને સમજાય છે એવું વિતરાગો નો કાયદા છે શું છે એની ફરી એક જ ઘેરો આગ્રહ કરવાનો તમને અધિકાર છે सा मथापोड़े बहुत कर सा मुखवाट छता समकेत नही थी जेवी તમારે અંતરાય ચુક્યા ને વ્યાખ્યા નું સ્પષ્ટીકરણ સમકીત ની વ્યાખ્યા જે દ્રષ્ટિ આ દ્રષ્ટિ દ્રશ્ય માં પડે છે એમનો મિથ્યા દ્રષ્ટિ દ્રશ્ય માં પડે છે એનો મિથ્યા થિથ્યા મિથ્યાત્વ दृष्टि दृष्टा में पड़े दृष्टि दृष्टा में पड़े आ दृष्टि दृश्य ने आज दृष्टि पासी फरी दृष्टा ने जोई ले तो समकित पोते शकती એમાં જ્ઞાની પુરુષ નિમિત્ત નહી તો આ પાછળ શી જોઈએ તમે પાથર શું થાય શી દેખો એટલે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડ્યું એનું નામ સંકેત થઈ ગયા દ્રષ્ટા શું છે તે તમને કઈ ખબર નહી પડ્યું લોકો સાધુ બોલે છે અમે શુદ્ધ આત્મા છીએ મારા ના બોલશે ના બોલાય હું તો માણસ કોઈ બોલે કે જયંતિભાઈ હું તમને પાંચ આપું છું તો આપડે ક્યાં સુધી ભાઈ રહું ઊંઘ માં બોલે છે જાગતા બોલો અનુભવ લક્ષ ને પ્રતિ જેને વર્તી હોય પ્રતીતિ અનુભવ લક્ષ પરમાર્થ સંકેત શુદ્ધાત્મા નું એ રે છે એક જ વસ્તુ શોધો કઉ કે અહિયાં પુરાય સર્વજ્ઞ દાદા ભગવાન નું નામ છે બીજું કોઈ પુરાત મારી પાસે નથી એક સેકન્ડ પણ નિરંતર સરળ પછી કર્મશીલ બનજાય હું શુદ્ધાત્મા લક્ષ્ય હું એ માણિકલાલ છું એવું એમને લક્ષના છતાં ભૂલીય ના જાયલાલ ભૂલી ગયા અને ભરતુહરી અંદર ખરે જાણતા લક્ષ્મીચંદ આ અંદર જાણતા આ જ્ઞાન વિતરાગ નું છે આ જૈન નું જ્ઞાન નથી चौबीस जैन संप्रदाय संप्रदाय हो तो, तो विराक धर्म के तो पर आज तो स्थानकवासी संप्रदाय संप्रदाय જૈન ધર્મ ના હોય જૈન ધર્મ ના હોય એટલે આ વિતરાક ધર્મ છે વિતરાક ધર્મ સમજાય દક્ષિણી વેદાંતિ આવ્યો તો તેને ધર્મ સમજાય જૈન આવ્યો દિગંબરી આવ્યો એને સમજાય બધાને અહીં સમજાય અહીં શાદવાદ વાણી હોય કેવી હોય કોઈ ધર્મ ના વાર એમનું ઉપાદાન કોઈ પ્રત્યે છે કે તમારે કેટલા પ્રતિ જે કરે છે એને ચાર આના માં આપે છે ભગવાન મહેનત ને એક લાખ રૂપિયા કઈ રીતે સત્યક નો અર્થ થયો તે જણાવશો તમે હે પારંપારિક રીતે જાણતા હોય કેટલો સરસ ન્યાય ભગવાન કર્યો છે કે પાપ થી પાછા વળવાનું એનું નામ પ્રતિગમ સરસ વગડી તો પાપ તો વધ્યા છે એનું શું કારણ પ્રવૃતિ ગુનેગાર બહાર ભોગવે છે આ પ્રતિક્રમણ નતિક્રમણ તો અને ક્રૂડ ફાર્મ કયા છે શું કયું છે બાર મહિના જો પ્રતિગણ કરે તો દોષ ઘટી જાય બરાબર જિંદગી કરતા કરતા કરતા થાય પણ એક દોષ ઘટ્યો વધ્યા જય જીનેન્દ્ર ભગવાન બધા અને તમે તો ભગવાન નું પેલું કહ્યું ગોખી ગયો પ્રતિવું કહો છો પેલું ગોખે છે ત્યારે એ સમજણ છે પણ પોપટ ભગવાન ભગવાને ફક્ત એક નૌકાર મંત્ર એટલો જ સમજીને ગાવાનો કહ્યું કે ભાઈ માધદી ભાષા બોલજો મોકાર મંત્ર માધદી ભાષામાં તે સમજીને ગાજો અને આ તો પોત પોતાની ભાષામાં કઈ લેજો પ્રતિકમણ હોત તો લોકો પ્રતિકમણ ને પામશે નહીં પૂછીએ આપડે અહિયાં જૈન જતા હોય એટલે બોલાય શું નામલાલ છે આવો ક્યાં ગયા હતા આ પડકમણું કરી આવ્યું કે છે પડકમણું પડકમણું દોષ ને સુટ કરવો એનું નામ પ્રતિકમણ જે તમે અતિક્રમણ કરો પછી ઉપર અતિક્રમણ કે તમે ગુસ્સેથી જડે નવરાશ ગુરુ તો પણ ઠપકો આવ્યા મગજ તરફ થઈ જાય દોષ કોણ કાઢે અમારો ઠપકો આપીએ નઈ તો અમારો ઠપકો હોલ પાડી દે બધું આઠ નો હોલ પાડી દેપો હોય અમારું વચ્ચે પણ હોય શું કયું તમારે અમને ઠપકો આપવાનું શું તમારી માંથી આશા નહી રાખી તમે ગમે તેમ બોલો પણ અમારી ઓછી ના થાય પછી આમના જેટલી જ રેમો ભાષા નહી કરે કે છે શું કયું ટપકો ક્યાં આપવો પડે સુધારવા ના હોય તારે મારે કઈ તમને સુધારવા નથી મારે માગો એ આપવાનું શું સુધારું આમ ફાટેલું હોય ફાટેલું હોય સારવાર આ તો નવા કપડા નવો દે નવી વાણી તમે માગો એ આપવા તૈયાર શું માગીએ તો માગીએ કે મોક્ષ ને જ માગીએ શું માગવા તો માગીએ મોક્ષ જ માગીએ બીજું તો શું માગાય ત્રિપુત્ર ધારા એટલે